માર્કની લખેલી સુવાર્તા એનો ચોથો અધ્યાય માર્કની લખેલી સુવાર્તા અધ્યાય ચોથો અને તે સમુદ્રને કિનારે ફરી બોધ કરવા લાગ્યો અને અતિ ઘણા લોકો એકઠા થયા હતા માટે તે સમુદ્રમાં હોળી પર ચડીને બેઠો અને બધા લોકો સમુદ્રની પાસે જમીન પર હતા અને દષ્ટાંતોમાં તેણે તેઓને ઘણો બોધ કર્યો અને તેના બોધમાં તેણે તેઓને કહ્યું સાંભળો જુઓ વાવનાર વાવવાને બહાર ગયો અને એમ થયું કે તે વાવતો હતો ત્યારે કેટલાક બી રસ્તાની કિનારીએ પડ્યા ને પક્ષીઓ આવીને તે ખાઈ ગયા અને બીજા પથ્થરવાળી જમીનમાં પડ્યા જ્યાં ઘણી માટી ન હતી અને જમીન ઊંડી ન હતી માટે તે તરત ઊગી નીકળ્યા અને સૂરજ ઉગ્યો ત્યારે તે ચીમડાઈ ગયા અને તેને જળ ન હતી માટે તે સુકાઈ ગયા અને બીજા કાંટાના જાડામાં પડ્યા અને કાંટાના જાડાએ વધીને તેના ડાબી નાખ્યા અને તેણે ફળ ન આપ્યું અને બીજા સારી જમીનમાં પડ્યા અને તેણે ઉગનારું તથા વધનારું ફળ આપ્યું ત્રીસ ગણા તથા સાહીઠ ગણા તથા સો ગણા ફળ આપ્યા અને તેણે તેઓને કહ્યું કે જેને સાંભળવાને કાન હોય તે સાંભળે અને જ્યારે તે કાંતમાં હતો ત્યારે બાર શિષ્યો સુધા જેઓ તેની પાસે હતા તેઓએ તેને એ દ્રષ્ટાંતો વિશે પૂછ્યું અને તેણે તેઓને કહ્યું કે દેવના રાજ્યનો મર્મ તમને અપાયો છે પણ જેઓ બહારના છે તેઓને સર્વ વાતો દ્રષ્ટાંતોમાં અપાય છે એ માટે કે તેઓ જોતા જુએ પણ જાણે નહીં અને સાંભળતા સાંભળે પણ સમજે નહીં રખે તેઓ ફરે ને તેઓને પાપની માફી મળે અને તેઓને કહે છે કે શું તમે આ દ્રષ્ટાંત સમજતા નથી તો સર્વ દ્રષ્ટાંતો સી રીતે સમજશો વાવનાર વચન વાવે છે રસ્તાની કિનારી પરના એ છે કે જ્યાં વચન વવાય છે ને તેઓ સાંભળે છે કે તરત શેતાન આવીને તેઓમાં જે વચન વવાયેલું હતું તે લઈ જાય છે અને એમ જ જેઓ પથ્થરવાળી જમીનમાં વવાયેલા તેઓ એ છે કે જેઓ વચન સાંભળે તરત હર સ્થિતિ માની લે છે અને તેમના પોતાનામાં જળ નથી હોતી પણ તેઓ થોડી વાર ટકે છે પછી વચનને લીધે દુઃખ અથવા સતાવણી થાય છે ત્યારે તેઓ તરત ઠોકર ખાય છે અને બીજા જે કાંટામાં વવાયેલા છે તે છે કે જેઓએ વચન સાંભળ્યું પણ આકારની ચિંતાઓ દોલતની માયા તથા બીજી વસ્તુઓનો લોભ તેઓમાં પ્રવેશ પામીને વાતને દાવી નાખે છે ને તે નિષ્ફળ થાય છે અને જો સારી જમીનમાં વવાયેલા તે એ છે કે જેઓ વચન સાંભળે છે ને તેને ગ્રહણ કરે છે ને ત્રીસ ગણા ત્યાં સાહીઠ ગણા તથા સો ગણા ફળ આપે છે અને તેણે તેઓને કહ્યું કે શું માપ નીચે અથવા ખાટલા નીચે મૂકવા સારું કોઈ દીવો લાવે છે શું દીવી પર મૂકવા માટે નહીં કેમ કે જે કંઈ છાનું છે તે એ માટે છે કે તે પ્રગટ કરાય અને જે ગુપ્ત રાખેલું છે તે એ માટે છે કે તે પ્રગટમાં આવે જો કોઈને સાંભળવાને કાન હોય તો તેણે સાંભળવું અને તેણે તેઓને કહ્યું કે તમે શું સાંભળો છો તે વિશે સાવધાન રહો જે માપથી તમે માપો છો તેથી જ તમને પાછું માપી અપાશે અને તમને વધતું અપાશે કેમ કે જેની પાસે છે તેને આપવામાં આવશે ને જેની પાસે નથી તેનું જે છે તે પણ તેની પાસેથી લઈ લેવામાં આવશે અને તેણે કહ્યું કે દેવનું રાજે એવું છે કે જાણે કોઈ માણસ જમીનમાં બી નાખે અને રાત દિવસ ઊંઘે તથા જાગે અને તે બી ઊઘે ને વધે પણ રીતે એ તે જાણતો નથી જમીન તો પોતાની જાતે ફળ આપે છે પહેલા અંકુર પછી કણસલું પછી કણસનામાં પૂરા દાણા પણ દાણા પાક્યા પછી તરત તે દાતરડું લગાડે છે કેમ કે કાપણીનો વખત થયો છે અને તેને કહ્યું કે દેવના રાજ્યને શાની સાથે સરખાવીયે અથવા તેને શાની ઉપમા આપીએ તે તો રાયના દાણાના જેવું છે જમીનમાં તે વવાય છે ત્યારે પૃથ્વી પરના સર્વ બી કરતા તે નાનું છે પણ વાવ્યા પછી તે ઊગી નીકળે છે ને સર્વ છોડવા કરતા મોટું થાય છે ને તેને એવી મોટી દાળી પણ થાય છે કે આકાશના પક્ષીઓ તની છાંયા નીચે વાસો કરી શકે છે અને એવા ઘણા દ્રષ્ટાંતોમાં જેમ તેઓ સાંભળી શકતા હતા તેમ તેઓને વચન કહેતો હતો અને દ્રષ્ટાંત વિના તેઓને કંઈ કહેતો નહીં પણ પોતાના શિષ્યોને એકાંતમાં તે સર્વ વાતોનો ખુલાસો કરતો અને એવા ઘણા દ્રષ્ટાંતોમાં જેમ તેઓ સાંભળી શકતા હતા તેમ તેઓને વચન કહેતો હતો અને દ્રષ્ટાંત વિના તેઓને કંઈ કહેતો નહોતો પણ પોતાના શિષ્યોને એકાંતમાં તે સર્વ વાતોનો ખુલાસો કરતો અને તે દિવસે સાંજ પડી ત્યારે તે તેઓને કહે છે કે આપણે પેલે પાર જઈએ અને લોકને મૂકીને તે હતો એમ ને એમ તેઓ તેને પોતાની સાથે હોડીમાં લઈ જાય છે બીજી હોડીઓ પણ તેની સાથે હતી અને પવનનું મોટું તોફાન થયું ને હોડીમાં મોજાઓ એવા ઉછળી આવ્યા કે તે ભરાઈ જવા લાગી અને ડબુસાએ ઓશિકા પર માથું મૂકીને તે ઊંઘતો હતો અને તેઓ તેને જગાડીને કહે છે કે ઉપદેશક અમે નાશ પામીએ છીએ તેની તને શું કંઈ ચિંતા નથી અને તેણે ઉઠીને પવનને ધમકાવ્યો તો સમુદ્રને કહ્યું કે છાનો રહે શાંત થા અને પવન બંધ થયો ને મહા શાંતિ થઈ અને તેણે તેઓને કહ્યું કે તમે કેમ ભયભીત થયા છો શું તમને હજુ એ વિશ્વાસ નથી અને તેઓ બહુ વિધા તથા અંદરો અંદર બોલ્યા કે આ તે કોણ છે કે પવન સમુદ્ર પણ તેનું માને છે